ભગવાન નો આશ્રય નહી આશરો ભગવાન જોડે આનો આચરો લેવો જોઈએ આવડતો નથી હું કરું છું અને ભગવાન જોડે આચરો બે સાથે રાખવું આવડ છું એ આવડે તો કલ્યાણ થઈ જવું निराश्रितराश्रिति एक, एक महाराज ने वावा जाए पे तक जवाब महाराज ने वावा जाए तो शेषी और महाराज બે ચાલતા ચાલતા જતા હોય અને મહારા ઉપર તો દ્રષ્ટિ ના કરે એ લોકો પણ ચેતના ઉપર દ્રષ્ટિ કરે ને ક્રષ્ટિ બગાડે કુતરા પર બગાડે પણ હું આ રૂપિયા લે મારી નાખ ચાલુ કરું એવું એને કર્યું મારી પાસે વિચારો કે મારું ભાટીઓ ભાગી નાખશે એમ કે શું નીકળ્યું મારું ટોટી ભાગી ના કે મારું શું થશે કોણ ચાકરી કરશે મારું શું થશે એ બોલે બધા નિરાશ એ જયારે પુનઃ માનતા નથી ભગવાન નો સિદ્ધ દેવા માને છે એ તો જે ખુદા કરે ખરું શું કઈ તમે ખુદા વાપરો કરે હું કરતો ને એટલે હું કરતા બધો જે લાભ લેવો જોઈએ કેમ કે બોલતા નથી હે ભૂલા જાય આપણે ભૂના નઈ આવી પેલા 1 મિનિટ થઈ આવ્યા એક મિનિટ નિરાશ મારી વાત સમજાય નિરાશ કે મારું શું થશે મારી જિંદગી બોલ્યો નથી માં વિચારવા ની જાતું છે લાચારી કેવાય જ્યાં આત્મા છે તમને શું લાગે છે કે હિન્દુસ્તાન ના મનુષ્યો નિરાશ થઈ જશે આ પછી ભાઈ બધા મળશે મળશે જે કરવું એ શકે પણ હું એમને જગાડવા માંગુ છું કે મારી પણ આવે એમને ભમે ગુલાસો ના કર્યું ત્યારે બોલવામાં ભળકી ગયા જવાબ આપો અને ભાવ છે પણ નામ દઉિયા અને પેલા મહારાજ આપડે દાખલા આપ્યો ને સેઠિયા અને મહારાજ એ બંને નિરાશ્રિત હેઠિયાઓ અને મહારાજ બંને નિરાશ્રિત ના ભાઈ પેલા કુતરો રાખ્યું એમ તળો કો મારી જાગી ગુમા ભાઈ નાખો ભાઈ મારું જ ના ભાઈ બ્રહ્માન ને સાંપી દીધેલું છે મારું શું થશે આજકાલ વાત એમને આવું લેવા માટે નહી લખતો કોણ જાગૃત છે મારું શું જાય છે ને અમે ભૂત ને ચિંતા ભૂત અને ભવિષ્ય ની ચિંતા પણ મારું ચિંતા હોય છે એ લાચારી છે પણ લાચારી પદ શું કે છે કારણ કે આત્મા ની હાજરી માં લાચાર થો ભયંકર ગુનો છે નરગતિ અધિકારી છે કે આઠમા છે નહીં અને આપડે લાચારી સ્વીકારી કેવું હું ત્યાં મુસ્લિમ વેપારી જનતા જવું કઉ ખુદા રાજી ખુદા રાજી છે બધી રીતે રાધી અને કોઈ જગ્યાએ ઊંધું પડ્યું હોય ખુદાની મરજી બરોબર નથી કે દખલ નઈ બીજી દખલ નહી લડવાનો પણ જવાબ હોય છે છોકરા ને બાપ લડે ખરા લડવાનો શોખ પણ હોય છે જેનો સ્વભાવ ગરમ હોય એમાં છોકરાનો સ્વભાવ ગરમ હોય છોકરો લડે બાપ નો સ્વભાવ બાપે ગરમ હોય તો લડે મેચર ઠંડો હોય ગરમ ગરમ હોય તો લડવું જાય પણ છોકરો લડે એટલે બાપ શું કરે બાપ શું કે બોલાવડાવ તો ઠંડા છે તો બોલાવાની જરૂર નથી ના અબ્દુલ ભાઈ રહ્યા પાંચ ને હા ખરી રીતે બાપ દીકરા ને થાય છે એ દીકરા ભૂલ નથી ને બાપ ભૂલ નથી કર્મ ની પાછળ છે શું છે કર્મ ની પાછળ કર્મ પેલા કર્મ આદિ નું કરુણા લોકો શું આપડે ના ભી બે ને આપ્યો ભાઈ એ દે છે કોઈ દેવડાવડા તમને ખબર નથી ત્યાં માટે કોઈ દેવડાવડા તમને કેમ લાગે ના તું ન્યાય ના કરીશ તારે ન્યાયીશ જરૂર નથી વારું હોય કે મેને તારે વારવાનો અધિકાર ન્યાયધીશ થવાનો અધિકાર કર ના ઉદ્યો છે કરનાવું દે એવું બધું આ કરે અને પેલા ખુદી કોઈ પછી દસમું અગિયારમું બારમું બધું કરીએ છીએ એ હિસાબ તો શું વધશે के मन मृत्यु पमे मन मृत्यु पमे चार पची दस मू अगर मुझे कर बाबत बारमुड बार अभिप्राय बार कल्पना कल्पना।, कल्पना हो आप मेलुले पूछे अपनी इच्छा पूरी બધું વારી બકાન માં ક્રોધમાન મહારોગ હોય એ ખૂણે ગોધરા માં વારી જોડી બધું લઈ ને આગળ નીકળે પછી હતા ચાલો જીવ નીકળે ત્યાં પછી પેલા ધ્વાન આપવા માટે શું કરવું પડે આમ ક્વાબુટી ના પડે સીધી તો આમ તો કપકડાવે એટલે કે તું સાહેબ આપના વધારા માટે તું આવું કઈ કર ખર્ચો બે હજાર રૂપિયા એટલે પેલો લોકો ના ખરાબ દેખાય નહીં કર્યું તું એ બાપ લઈ ને ગયા તમારે તમારા બાપ નું કર્યું તમારે લઈ જવાનું અને રીતે પોતાને લઈ જવાનું બરાબર નઈ તો આમનામ જોવાનું તો આપે કરે નઈ રામ સારી મારે જે કરતો હોય તો આપડે ના કેવું છે પૂરો છે જો એની મરજી ને એને ઈચ્છા પૂરી થાય છે ને ના કરતા હોય જરૂર નથી આપડે બધું કે ભાઈ આવા આવી ક્રિયાઓ જય લોકો કરે છે તક નથી કરતા એમના બાપ ને કેમ નહી મોકલતા આપણે મોકલીએ છીએ ક્રિયા કઈ કાતા નથી આ બીજી રીતે દાન આપતા ને એટલે આ ગોઠવડી કરી છે કે તમારા ફાદર એમના ફાદર કરેલું આ એટલે પોતે લઈ ગયા તમે તમારા ફાદર કરીને તમે પોતે લઈ જાઓ ભાઈ પૂછે છે કે મૃત્યુ પછી નું જીવન શું છે મૃત્યુ પછી જીવન શું છે મૃત્યુ પછી મૃત્યુ એટલે પરીક્ષા પૂરી થઈ ગઈ છે મૃત્યુ ના પરીક્ષા આપી રહ્યા પરીક્ષા આપી રહ્યા મૃત્યુ પછી પરીક્ષા બગડે અને પરીક્ષા સારી આપી હોય તો આખો વાર મજા કરો જીવન કેવું છે મૃત્યુ પછી મૃત્યુ પછી જીવન કેવું છે જીવન પરીક્ષા આપે છે પરીક્ષા પરીક્ષા માણસો પરીક્ષા બેર શેર કરીને ખાવું ઓછું આપીને ખાવું લોકો પડાય લેવું એવું કરનાર ખસે પણ આણક નું કોઈ ચીજ લઈ તો ખુદા રાજી રહી છે એટલે આણક નું લે પછી ભેળસેળ કરે ઘી તેલ નામ ઘીમાં ઘી ભેળસેળ કરે ઘઉમાં નાખે બધું જે કપાવા માટે આ ટીકો કરે એ બધા એની ગતિ જો નાના પ્રકારની ટીકો હોય તો જાનવર ગતિમાં આવશે અને મોટા પ્રકારની ટીકો હશે તો નર્ક ગતિ જશે અને જેને હક નું ખાધું જ પીધું પોતાના હક નું જે સુખ હોય તે બીજાને વાપરવા આપી દીધું પોતાને ના ભોગવી બીજા આપી દીધું તે દેવગતિ માં શું કરું કે મજા ચાર માંથી તમે કીધું જે કર્મ કરેલા હોય ને એટલે આપણે આ વખતે દેવ યોગ ના ખોરા કારણ કે એવી જવાબ નહીં થાય પણ એ ભાવના રખો બઉ થઈ ગયું મા આવે ને મળવું બઉ મોટી મુશ્કેલી છે પણ આપડે કહીએ કહીએ ખાલી છે એટલે બધાને કઉ છુ કે આજ રોટલીઓ ખાતા ખાતા અને એમ્બેસેડર હોટલો એ બધા હોટેલો મજ કરતા કરતા તો રાડા ખાવા જવું પડશે રોટલી ખાવાની ક્યાં ખાવાનું હજુ ચેતો શા માટે કેવું પડે છે એટલે પૂછું છે આપ ચેતી બેઠા છો તમે સાઠો ગાઠો કરો છો હું ચેતી ચેતો શું કહ્યું પોતે ચેતી ને બેઠો ના હોય कर चीक्णी चीक्णी थी थी। कर हेल्प करोखट करो ये कीधु नरक के स्वर्ग जो हो जात जीवन हो आपने कई समझी सकिए आप कर પરીક્ષા બીજે બધો ગોગો તો એટલો જાનવરો કરવર એટલે ખમી શકાય એટલું જેવું ડેબિટ થયેલું છે અહીં જો મનુષ્ય ડેબિટ થઈ જાય વધી જાય તો જાનવર માં જાય અને ખુબ જ થઈ જાય નાદારી જેવું તો નર્કમાં જાય મનુષ્યમાં ક્રેડિટ હોય થોડીક બંને હોય પણ ડેબિટ થોડું અને પેલો ક્રેડિટ વાળો ક્રેડિટ ભોગવી દે બેંકમાં જેટલી ક્રેડિટ હતી વધે એમાંથી છુટકારો ક્યારે મળે છુટકારો મનુષ્યમાં આવી અને કોઈ ચૂટેલા પુરુષ એમ કે સાહેબ મારો જરૂર થવું છે જરૂર મુક્ત થવું છે દસ હજાર રૂપિયા આપે તમને રૂપિયા રૂપિયા નોટવા બાદ શું છે પૈસા ભ પ્રીતિ છે ભગવાન ભ પ્રીતિ એને બહાર બહાર રોકે છે આપડે ઉતાવળી તો કઈ ભગવાન ઈશ્વર ની મારી ભગવાન બાર ભગવાન સાથે વાતો કરે મારી જો માગો અંધે જોડે એટલે આ પ્રીતિ બતાવું બીજો ઓછી કરો જે કામ માં રાખવાનું આપડે જોડે આવે ખરી લક્ષ્મી બધું બધું આવે મિલકત હા બધો ખુલાસ થાય વાંચો નઈ આગ સુધી આ તકે એવો છે કે હેલ્પ તમને કરે આ કંટાળો ના પામે કોઈ સંઘ દુનિયામાં હોય છે આ નવી જાત નો સંઘો ત્યાં બીજું બધું લાગુ છે કૃપા તો ક્યારે ઉતરે તમે અહીંયા આગળ આવો કે જાય પણ મરી આવો નહી એટલે શું કે આ બોડી ના હોય આ ધુલ બોડી હોય નઈ બે બોડી સાથે બધા બે ફર્યા કરે અને ભૂખ લાગે ભૂખ તો લગત લાગે આ બે ના હોય તો ભૂખ લાગે ભૂખ લાગે તારે કોકડા દે ને પછી ખાય કોકડા દાખલ થઈ ને પછી ખાય ભૂખ લાગે તારે ઊંઘવાનું થાય કોકડા માં પેસી જાય એટલે આપડા લોક ને અસર બીજી બીજી બીજા કોઈ ને જીવ ની અસર છે એકદમ પાણી દરિયા માં પડ્યો વળ્યો એ કોઈ બધા ના પછી વિધો તર શું કઉ છુ ધરગતિ ક્યાં છે દેવગતિ ક્યાં છે દેવગતિ ઉપર છે બધી આપડી અને નીચા લોક નીચે છે તો ઊંચા લોક ઊંચે હોય અને નીચે નીચા લોક હોય એને ઓળખવા કેવી રીતે જાનવરો દુખી નથી મનુષ્ય કરતા વધારે આ મનુષ્ય કરતા જાનવરો વધારે દુઃખી નથી હવે જાનવરો કરતા પેલા બઉ સુખ છે નિરંતર જેટલો મસ્તી હોય પછી મહેનત કરવાની ચાર પ્રકાર ની આ સંસાર ને ચાર પ્રકારની જેલ છે દેવલોક છે કે નજર કેદ છે કેજર કેદ આ મનુષ્ય સાદી કેદ છે સાદી કે કરવાની આજીવન તક માળા નહી કહીએ છીએ ને તો કઈ ફૂલ ની માળાનો નિશ્ચિત શા માટે કર્યો દાદા એ ફૂલ ની માળા દાદા લેતા નથી શા નથી લેતા લોકો દુખ થાય છે એટલા માટે કોઈ દુઃખ ના થાય એવું આ માળા લઈએ એટલે માળા ના હોય તો અમને વાંધો નથી અમારી વાંચીએ બીજું કોઈ અસરકાર નથી અને નર ગતિ બાબત માં આપે પારલા માં આવ્યા પછી આપે એનો સત્સંગ કાઢવાના એવો વિચાર કર્યો છે પંકજ એને એજ ભાઈ એમનું છે ને એ થઈ ગયું રતનસિંહ લાલજી પૂછે છે કે રિલેટીવલ માં ક્યારે જવા છે શું કરવું જોઈએ સંસાર નો બોલો છે તમારે? ના બોલ્યા પછી ના લીધું નાન તો લીધેલું છે दूध आप चिकन बनावा दूध आप अनुपति 15 धारा चिकन बनाने आ मते आया थी सुनिए <laughs> <दुण> <laughs> कि ने जाते ही के बैठ दादा कहे लोने के पिलर साहब जो है सर दूसरे दादा आओ ने काम जा भी जा दूसरे दादा आइए ये कर बोलया था ना ध्यान करो कैलाश रत्ना मुझे कौन है अज्ञात थे हां मा टाकना पे पाटाकना पे ने याद छे ને રિલેટી છે પછી વ્યવસ્થિત નથી સમજાયું ચોથી ફાયલો થઈ ગયો થઈ ગયો ફાઇલો નો નિકાલ થઈ ગયો આપણે સોંપી દીધું તમને સોંપી દીધું આપણે સોંપી દીધું दादा ने बध सौ दी थी पेरुप तो पास लिखे बोझो छो हाँ बोझो लिखू थे बोझा लखी थे बोझो क्या શારીરિક બોજો છે શારીરિક તમને ખ્યાલ મારે છે શું આ બોડી છે રિલેટી છે हां, सुधात्मा सुधात्मा सुधात्मा आत्मा पर रहते में बारा तो आप मनन करता रहिए मनन करता रही है थे संसार पड़े ने लागे। एक आवो आयो यादे संसारेकवाड़ पर नही मैं लाख से लाग आ जतो ना करो लागू ना होते Okay. Fireball!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 दाद भगवान से कहो दाद भगवान से कहो दाद भगवान से कहो दाद भगवान से कहो दादा का आ जात आ जा पी जाए कविमा बोलवनो ये घंटा तो दादा जी ने बोल दिए हां तू बोला है कि नहीं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 गडाले नि एक पसारावे छ गरि हे त पनेरा त पाइदु पुरा गरेर गयो मलाई अरे गरे कुन गाउँबाट आएको हो आ त बातले भाइ त नाला बरीबाट आए माने कि बसيري अत्यार त 2 वर्ष पुरा क्या दादा हाम्रो ओइ बांसी वर्ष छैन के दादा e si dà sport volato volevo la piscina volevo di policentri la cosa non la che scritto tanto tanto però che era che qua l'ha che li do ti faccio la aur abhi the liye ek chota sa video bana diya hai to leno video aur abhi ladai se <laughs> kat sakta hai anaya hai hai the liye the the the daada ji ke the laa <laughs> rang kare દસ એક મિનિટ માતા સાહેબ એ બતા બેઠા તો સચ બાત બતા ખુદા કે પાસે મેં બેઠા હું મેઠા ખુદા કે પાસે બેઠા ખુદાની મારી દે તો દાદા તમે કહું કે એની ચપટી ગાભરું હોય એની ચપટી ગાભરું તમે સાચી લીધી इन चप्टी गमती आबरू थी तब साचे लीधे तम लगे कि आबरू साचवी है हाँ खबर पड़े एटे बन एना तरत तब जाओ हाँ जाए कदा बुद्धि बात नहीं बुद्धि नहीं पची અમે અમે બુદ્ધિ થી કામ કરીએ પણ એટલું અમારા જન્મ ના બેસે કે એને સાથે બેસાડી દો ખબર પડે તમે એ ડિપ્રેશન આવ્યું છે તો તું અમની વાત ડિપ્રેશન આવ્યું ડિપ્રેશન આવ્યું કહી દીધું ને વિત દેશ થઈ ગયા વિતર આગની એ વિત દેશ થઈ ગયા હવે ફક્ત રાત કાઢવાનો રહ્યો છે ભલા એ તો કે આ બને ભેગું છે તો ક્યારે થશે પણ હવે થઈ ગયો કે ચાલો એક તો નીકળી ગયો તો જની દોર આવી ના દે આપણ જાન ને આવી જ છે જ દેખાય જરા તમારે નુકસાન થાય નુકસાન છે નાના હિસાબ આપડે જો ખોરાક આપડે બરાબર હા ચોકડો ચોકલો ચોકડો શું ખોટી ગયો બરાબર બાજુ ખાલી છે પછી શ્યુ બને છે નીકળ્યો તે તો દોડ ઘૂ થઈ ગયો એ તો આપણે ચા પી ચા પી લોડ લાવો પડે મજા તો ના જ આવે પણ નિવેદ લાવો જ ભાઈ ગું તો ચોખું કરવું પડે ગમે તો નહીં ચા પીધા ચા પાસે સાચી ભાઈ નિવેદ લાવો પડે એ પણ ભૂતવાળો મૂકી પણ દેવાય ને શક્તિ જબરજસ્ત હોય તો ના રહે ભાવની ભાવ તો બધા વધારે કારણ કે જે કામ છ મહિને થતું હોય હું શું કરે સુધી બધા ચોખ્ખા કે નાખશે તો સંભવય નિકાલ કરવાની તે પહેલાની સંભવય નિકાલ કરતા જા કોઈની સાથે ઝઘડાય નહીં એનો સદો નિકાલ કરે ના તો કુતરેથી લીજે તો ભરાય જાય ને ભરાય તો કોણ આપે આ કોણ પાડે ભરાય જશે ભરાયટે કોણ આપે કોણ ને લાકડી આપે કોઈને કેતો નહી સંભાય તો ગાડીમાં ચઢાય તો ગાડી પકડી જાય તમે કહું છે એક આજે